છ અવિનાશી છ અવિનાશી તત્વો છ અવિનાશી તત્વો છે છ અવિનાશી તત્વો આજે છ તત્વો છે તે એકબીજા જેવા છે થોડા થોડા શું એકબીજા જેવા સરખા આવતા છે બધા बीजा समझाई गए समझाये क्यों नहीं समझ आत्मा, आत्मा। કો બીજું તત્વ સમજાય છે ને આત્મા તત્વ કેમ નથી સમજાયું પેલા કેટલા સલ્લા છે કેમ ખબર પડી જાય ના સમજાયા ને એ તો ઉપર છોટ્યું સમજાયું આજુ ઇનર તો ઇનર સમજાય તો આртаન એટલે કે કારણા બીજું શું ઇનર સમજવાનું કારણ એટલે કારણ કારણ એટલે કાળ એમાં બીજું શું સમજવાનું ઇનર તો કારણ તો નામ અને આણું છે એટલા બધા દુનિયા બધી આણેથી ભરેલી કારણના આજે કૃષ્ણ ભગવાન જે બોલ્યા હતા તે અણુ ને બોલાવા એવું કૃષ્ણ ભગવાન બોલ્યા તા ત્યા અણુ હજુ છે પ્રયોગ કરે તો પછી એના શબ્દો ગીતા પછી સંભળાયું આ કશું સમજાય નઈ ઉપર ચોટી સમજવા નથી બઉ ઊંડા એટલું જોઈ લે એટલે બેગું થઈ ગયું તો હાથમાં ભી એટલો સહેલો જ છે ને સમજવાનો જેટલો આકાશ કાળું નથી એ કોઈ નથી આપડા હિમાલય માં રખડે ગમે તખડે બધા સંતો બનતો પછી જાણે આમ તારી માં એ તો કે ભગવાન ક્રિટર ને ભગવાન ને બનાયા અણુ ને પરમાણુ કીધા આપણે કાળ ના કાલ ના અણુ એ અણુ એટલે અણુ છે એ જ એવા અણુ હા તો એ દેખાય આ દેખાય અણુ પેલા જ ના દેખાય છે ફરિયાદ કરે પડે નહી પણ ના ભૂલવા જોયે ને હા એ તો માણસ એ થઈ ગયો પછી પ્રદેશ રૂપે છે બઉ મોટું કે જેને જે ઈચ્છા થાય ને એને હેલ્પ કરે પ્રદેશ સ્વરૂપે પ્રદેશ સ્વરૂપ એટલે ગિલોડી અરે ગિલોડી નું પૂછડું કપાઈ જાય નવા જુની થાય છે એનું સોલ્યુશન લોકો લાવી શકે નઈ લોકો શું કઈ જીવ એમાં નીકળે છે જે પડી જી કુમાં હલા પછી ઊંચી થાય ઊંચી થાય ઊંચી થાય નઈ ગીલો વિચારી ગઈ પૂથલી નીચે હલા કરે શું થાય જીવ કપાય નઈ ગઈ જુદું પડેલો પછી આખા ચેતન સાથે ચાલી જતું રે હા રવું પૂછડું તે નીકળે છે ને ગતિશા એક ભરેલું તે ઉદાકુદ કરે છે પ્રદેશ વિશે કોને પ્રદેશ એટલે તમારી ભાષા બોલશે આપડે કામ નહી બહુ ઉતરવાની આ પાણી આવ્યું કઈ ટાંકી નથી આવ્યું છે અને જાણવા બઉ ગયા ઊંડા દેવું પડે કામ શું બાપુ કામ હતી કામ ગાડીમાં ક્યારે બનાવી શું હિન્દુ છે ને ભૂતગળમાં બધું ભૂતકાળમાં ધર્માસ્થિક બધું આઈ જાય ખરી ત્યાં ભૂતકાળ આનું એકલા ગણું છે પણ ખરું જોવા જાય બધું ભોગ ભોગ થાય આની બધું હોય આ ભૂતગલ લોકો એને આત્મા જીધો કેટલો વિચારણા લીધો કે આ ભાગ આત્મા આ નહિ निकाल करते માટે તો આવું તમે કહો નહિ તારે પેલા તો સંન્યાસ છે પાર્લા માં તે બધા શું કે કરોડ ઉપાય ના થાય તો કરોડ ઉપાય ના થાય જો એના સંસારમાં સંસારમાં આમ હોય ગયો આમ ખાટલા ને બી ખાટલા ને બાર કાઢ્યા અમને મહાત્મા બીજુ ને બાબુજી બધા આવડાવ છોકરા માં રહી જાય છે ના સાચું છે એમની સમજ બો આપી તો ખ્યાલ આવ્યો કરોડો ઉપાય આત્મા જેવી શ્રદ્ધા દેહ ની આત્મા સુધી સિદ્ધા દે હે કે સંગા અસંગા સંગા આ કોણ કરે તો બીજો કોણ કરતો છે મારાથી એ હું જ કરતો છું છોડે ને જીવતા ના છો દે જીવ સો છે એ છે તો ગુરુ માન માનુ છતે ને આત્મ ઉપર બઢાવણ છતે જીવે મર જીવ પ્રભીજી આપ તો અરે બીજો પેલો કે પાર્લા માં તમે એક વાર સત્સંગ માં કહેલું કે બીજી અને એમાં તન્મ હોય બીજી સ્ટેજ એવી હોય કે વસંતભાઈ કરે છે અરે વસંતભાઈ જુદા અને પોતે જુદો એટલે આ કરતા જુદા ને પોતે જુદા અને ત્રીજી ટોપ ની સ્ટેજ એવી છે કે વસંતભાઈ શું કરે છે એને પણ જુએ છે અને આત્મા વસંત એ સમજાવો કે છે જરાજ કયું કેવાય એજ કયું કેવાય એમાં કોણ કોને જોયું છે કોણ કોને જોવાના કાર્ય પડ્યા છે ને કાર્ય જોવાનું સહેજ હોવું જોઈએ શું કરવું પડે છે જાણનારોવું પડે છે જોવું પડે નઈ ઉપયોગ એને પણ જાણના છેલ્લી દશામાં આપડા ઉપયોગ પણ કોનો ઉપયોગ એ આત્મા નો પ્રજ્ઞાનો પ્રજ્ઞાનો અને છેલ્લી ડિગ્રી આપી દેજો આપી દે બાકી ના રાખશો બે ને સિમંદર સ્વામી આપણને બધા જોતા હશે ને જેમની ભજના કરતું હશે એ વધારે ઝળકતા હશે ને એમની પાસે જે શ્રીમંદર સ્વામી ની ભજના કરતા હશે એની વાત તો જુદી ને ભગવાન ભગવાન દાદા તમે એમ કેવ ને કે સવાર માં આપડે સિમંદ્ર સ્વામી ને ચાલીસ વખત નમસ્કાર કરીએ પ્રણામ તો પ્રશ્ન એ છે કે ટાઈમ ડિફરન્સ તો ચાંદી હોય ને થાય છે બીજા કામ પર જતા પેલા ધંધા ધંધા પેલા ધંધો ના આવે ગમે દાઇ કરો ખરો તમે अगर दादा भगवान करे आपने नमस्कार तो करे थे थे के के नमस्कार तो हमेशा सहज थे ना कहूत तो दादाजी स्वामी पड़े આપડે ત્યાં રાખવી નઈ સિમંદર સ્વામી માટે રાખવું ચાલીસ એક બે ત્રણ ચાર બોલું દાદા ભગવાન સીમા રહી કે આપડે નામ લઈએ દ્રષ્ટિ સમક્ષ હોવું જોઈએ બાબુજી પૂછે છે બાબુજી પ નામ દઈએ ત્યારે આપડી દ સમક્ષ હોવું જોઈએ મનમાં મનમાં વિચારો માં કયું બોલો શ્રીમંત સ્વામી નમસ્કાર કર્યો છે દાદા નું નમસ્કાર વિધિઓ બોલીએ પંચ પરમેશ્રી ભગવંતો નમસ્કાર પરમેશ્રી ને નમસ્કાર સાસન દેવદેવી ત્યારે અંદર દ્રષ્ટિ સામે શું હોવું જોઈએ નજર સામે અંદર અમર અસીમ જયારે અમે દાદા ની મૂર્તિ હોય ફોટો ફોટો સ્વરૂપ આવે તો આપડી નજરો નજર આટલું બધું દાદા રે એટલે તને બેઠેલા દેખાય ત્યાં ખાતા દેખાય જોતા દેખાય કરે છે કોણ એ સમજે તો ઉકેલે કાયમી કોયડો કરામત કરે છે કોણ સમજે હા હું કહું છું એજ ભર કરે છે કોને સમજાય તમે વ્યવસ્થિત સમજી ગયો કે તો સમ ના બોલો કરામત આ કરામત મુદ્દલ ની છે લોકન ની છે શું લખે છે કરામતગલ ની હાજરી ને લીધે કરી શકે છે ને એ જુદી વસ્તુ છે આ લોક શું ચેતન કરે છે ચેતન કરતા નામે નથી બિન ગુનેગાર ને ગુનેગાર કરાવે છે અમને તો એવું ધ્યાન ના રે કે ફલાણે ફાલે ફલાણું પેટ કાઢો આ ક્યાંથી આપડે આવું બધું ધ્યાનવા ને આ એક અજ્યાય થઈ જાય છે દાદાજી કેવું છે પંદર વર્ષ પેનો નીકળે ખરે જાય પણ એ કોય ઉકલતો નથી મારા કોણ કે ભૂત ભૂત કરે પણ કરનાર તો કઈ જોઈએ જ કે છે માણસ ભૂત નહી પણ પ્રેતું હોય તો દારૂ પીધો હોય તો દારૂ નો અમલ હોય શું કહે એનું તરણ બંધ થઈ જાય તમે પીધેલો ને સુરતી બધા શીખે સરળ લોકો સારા લોકોને સમજાયું અપિડ આ મોક્ષ સુખ સંપા ખૂણે ખૂણો સકલ બ્રહ્માંડ નો હું જોઈ ને કહું છું નથી ભગવાન કોઈ કરતા જગવાન કોઈ કરવા ને કોઈ કરતા જગદાન સ્વયંભૂ જગત આખો આખું સ્વયંભૂ યાદવ બધું એટલે વૈજ્ઞાનિક રીતે વિજ્ઞાન થી લખી લાગે છે એવું કે દાદાજી આવું સાંભળવા દસ બેઠા છે આવું સાંભળવા તો કરોડો એ છે શું કે આવું સાંભળવા માટે તો કરોડોએ એ બેસવાનું છે જગત માં હું હું પ્રથમ જિનેશ્વરી મૂર્ત આ અક્રમ પહોંચું આજ છે વિક્રમ અનતા અપવાદ પ્રગટ જગતને પ્રત્યક્ષ છે તો અપડે પડી જાય છે અને જલ્દી નીકળી જશો દેખી કવિ કવિનું બહુ સુંદર લખાણ છે આપના આશીર્વાદથી કવિનું બહુ સુંદર લખાણ છે આપના સરિયનો એનામાં આસ મૂક્યો ની તુ બદુ ઓલાય ની ક્યાને સમજણ નહીં પડે નેક્સ્ટ ટાઈમ લેતા આવજો દાદા સમજણ ના પડે સમજણ ના પડે નેક્સ્ટ આવતા વર્ષે લેતા આવજો એમણે ને દીપકભાઈને હા જલ્દી જલ્દી થાય એવું ખરું ઝપાટા ભેર ભરેલો માલ નીકળે છે અમારો ભરેલો માલ જરા જલ્દી નીકળી જાય નીકળી જરા જલ્દી નીકળી જાય ખરો વેલો વેલ્લો નીકળે ખરો ના એ તો દિવાળી દિવાળી થાય એટલે એમને ટ્રાઇન છે નીકળે જયારે ઉતાવળ ઉતાવળ કરી આપડે જે સીધો છે એવું ક્યાં છે વાર લાગે એનો ટાઈમ આવે ત્યારે નીકળશે નઈ એ નીકળે જોયા જ કરે એજ ફિલ્મ આપણી રામ મોહન શું સીધા દેવ નઈ લે સીધા દેવ લોકો કયા શબ્દ માંથી તે સુરતી સુરતી જે પરમાનન્ટ એ છેડો શું કયું પતલ પતલ પરમાનન્ટ છે ને आप, आप कीधु तो हम एव भाव थे आपने जो सेवा करिए तो कशुज नहीं आप समझा तो वारे थाय કે આપની જે સેવા કરીએ રાજી ના દેખાય તમે શું કરી રહ્યા છોકરા અમારું જોઈતું હોય તમારે દેખી હોય એની એ તમારું દીખરાય નથી પણ તમે શું કરી રહ્યા છીએ કે સુંદર છે તેથી મારે વળવું નહીં પડતું અને ભરતભાઈ ને એ ત્રણ ને તો વળતા મેં આપને જોયા છે એટલે એમને શા માટે કે એમને અમારી પાસે જે ભૂલ થાય જો એમ નાખીયે તો એ ભૂલ ને ખરું છે એમ માની લે ખરું છે એમ માની લે તો પછી અમે અંધતા નવરાશ મને કેવું કેતો કયા કરતા આપડે આપડે આપડે રેગ્યુલર થી જઈએ શું ખોટું ના ગમતું પણ હું ચાલવા દઉં એ શું કે છે અરે રાખું શ્રદ્ધા ગેટા નઈ તે મનોરંજન માં દોરે અહિયાં અને ભરવા રે મનોરંજન કરવા જાય મનોરંજન થાય છે આ તો આ બધે જઈએ ને આપડે સાધુ સંન્યાસીઓ માં તો આપડે જે શ્રદ્ધાળુ ધન બધું લૂટાઇ જાય મુંબઈ મુંબઈ જોવાના છે કે મારી પાણી મેં કાવા ને ખરાબ થઈ ગયા અહી જ જોવાનું બીજે જુવા જેવું છે શું બરાબર મોહ दादाई मोह भरेलो माल नही मनोरंजन लुटात श्रद्धा दादाजी आप हाजरी मिठास अन्व लगे आप न हो तार પછી આપડાણ વિધિ વાંચીએ હું તો આપતા સૂત્ર વાંચું તો બે બે પાના વાંચું તો મને તો મગજ ખાધો એટલો બધો એ થાય શું સેચ્યુરેટ થઈ જાય થઈ જાય સંતૃપ્ત થઈ જાવ આ લોકો પંદર વીસ પાના વાંચે રમેશભાઈ કે છે કે તારું વાંચન બઉ ઓછું છે ખુબ વાંચવાનું રાખ પણ હું થોડું આવડી છે મોટી ચોપડી વાંચતા સૂત્ર માં કોઈ ફ્રેન્ડ આપી દીધું છે પોપ બધા ફસાઈ ગયેલા બધા પોપ ને ત્યાં જોઈ જોઈ ને તારે એને મળુ જે भाषा आमजे पुनर्जन्म अंदर खाने ना तो ભાવ કર્મ કરેલા એ કથા કરે તો એના જાન તો હોય નઈ શા નું જ રેડિયા બધા રેડિયા બધા ભેગો થાય ખરી જોડા તમે સોદાબાજી જોયેરી કેમ તમે કેટલા બધા વાક્ય સં્યાસ આશ્રમ માં બહુ જ હતા મોહ નો મોહ ના પ્રકાર એકત ના મોહ ના પ્રકાર ફિલમ કઈ જોવાની છે કે અત્યારે રાત સુ ચાલી રહ્યું છે જોવાનું છે તે જોવાનું બદલે બીજું જોવા જાય કેવી ફિલ્મ ચાલે છે ખુશી પેલો ફેરવે છે અમને તો આ બધી ફિલ્મ દેખાય મરદાર ફિલ્મ આ ચીલ તેય મડાળ હા તો આનોને જુદો હા આનોને જુદો ને આનો ઉભરા તેલંતર રડવું પડે કાયમ રડવા માટે જ મૂવી જોય બપોરની માં 12:00 કેમ અને જે કોડી કોડી જા જાતા ને હા બહુ મજા આવશે ખાવવા બચમાં ડખો નઈ કરવો આ મૂવી આમ જ જોવાનું તો જાતા ને થાય રમેશભાઈ રમેશભાઈ ખુશ રહેશે પૂછી દો એમને પૂછવું છે કશું આત્મા એટલે શું આત્મા આત્મા એટલે શું એમ આત્મા એટલે શું આપડે ખરેખર છીએ ઓળખે ને એ લોકો એકનું નામ તરુલતા પાડે એક નું નામ સુલુબેન પાડે પણ પોતે આત્મા છે પણ આત્મા ને જોઈએ ને પોતે આત્મા છે આત્મા જુદો છે શરીર એ ચેતન છે અને આ જળ છે હું સૂર્ય છું સુધાર્મા યાદ રહ્યા છે કે દાદા યાદ રહ્યા છે કેતો વખત આત્મા શાસ્ત્રકાર લખ્યું પુરુષે જ તમારો આત્મા બાર તમારા <laughs> <laughs> लाला. ज्ञान ज्ञान आत्मा ज्ञान सम्यक ज्ञान आ ज्ञानी ज्ञान कहवा અમારા સસરા મામા ના કાકા જ્યોતિ સ્વરૂપ આત્મા દાદાજી જ્યોતિ સ્વરૂપ એટલે આપણે દીવો પ્રગટાવીએ એ જ્યોતિ નહી ને સમજ ની જ્યોતિ જ્યોતી થાય સમજ અને અનુભવ સમજ ના અનુભવ समझे ज्योति उभरा જોડે બેઠા થઈ જાય બે દિવસ અને સમજુ બી આજે દાદાજી આપણે જબરું કીધું સમજ અને અનુભવ એ જ્યોતિ એટલે દાદાજી એના જેવું કે સમજ એટલે આ કેરી મીઠી છે સમજ અને ખાઈ અને ગળી વર્તાયુભવ થાય જ્ઞાન પુરુષ માહિતી કરી આપે ત્યાર પછી નો અનુભવ રે પણ આત્મા ના રે એ તો બધું સંસ્થા નું રહેવાનું તેમ મજબૂત જે સિદ્ધાર્થ દેજે બરાબર સંતાય્યો છે સંભાવ નિકાળ કરવા સંભાવ નિકાળ થાય છે અને તો આપણો સુદાત્માન કે જેટલી આજ્ઞા પાડે એટલી સુદાત્માન સે આપણે જને થઈ જાય જેટલી પાડે દધે ભી આ લોકોને બધાને એકવાર જ્ઞાન લીધું ને સમજ પડી ગઈ તો અમને કે કેટલા બધા વર્ષો થયા રામ